નામની માયા ની નામ સાથે સરખું છે અકર્મ તો કૃપા સાધ્ય છે પણ બંનેના મૂળ ભાવકર્મ અર્થાત અશુદ્ધ દર્શન રોંગ બિલીફ આરોપિત ભાવ મિથ્યાત્મ ઓઘરી જાય છે અને શુદ્ધ દર્શન થાય છે શું ફરક છે બંનેમાં ફરક નથી ફક્ત રીત માં ફરક છે બંને એક જ છે પણ રીત ફરક પડી ગઈ છે અને રીત ફરક પડી ગયા કારણ એક જ છે કે સમય કાળ અને વસરાવી દીવડાવે છે એવું એ બનતું નથી એ નોર્મલ ના બને એબનોર્મલ છે એટલે આમ તો અફવા જવાય એબનોર્મલ નહીં કહીએ આપણે પણ નોર્મલ રસ્તો નથી એ મનપસંદ કાયા સાધન એવું અવિચ્છિન્નપણા જેવું રહ્યું નથી છિન્ન ભિન્ન થઈ ગયેલું છે બધું અને એટલા કારણે આ વસ્તુ બને છે આજે બધા બધ્યળીન મારા બધા બહુ છે પણ એ ભક્તિ મારા પુણ્ય કરી નાખી દાદા એ કહ્યું આ બધા મારી આગળ આવી ગયેલા છે એ બધું તમારે પૂછવા જ નહીં તમે કૌતુર તમે ગુચી જશો તમે તમારી ચલાવવા જ કરો એવું નથી છે મારી આગળ બધા સ્વરૂપે મળ્યું શું એ ખુદ ના હોય શકે અને જયારે વસરાવાનું હોય છે ત્યારે પોતે પોતાનો અર્થ પોતામાંથી જે ચો પેદા કરવો પડે છે એમ નથી થતો પણ એમ કૃપા તો હોય છે હાજરી હોય છે હાજરી હોય ને એના બને ગૌતમ સ્વામી કે શું બધા હાજરી છે અહીંયા હાજરી બહુ સૂચક છે હાજરી બહુ સૂચક છે અને બધા કાળમાં હાજરી જ મુખ્ય છે અને દાદા જોયું કે અમે આવ્યા પરંતુ કરતા પુરુષ અઠાવન સાલમાં આટલું અદ્ભુત જ્ઞાન ખુલ્લું થાય છે એક સાધારણ કહેલું અમારા બાપુજીને એને એમને પેલી શ્રીમદી ભક્તિ કરીને કારણ આત્મદર્શન થયું પસાર આટલી જ વાત અને અમારા પિતાજીએ તો ભક્તિભાવમાં જ કારણ કે શ્રીમંદી બહુ ભક્તિમતા એ પહેલેથી બહાર પણ થઈ જતા એટલે ભક્તિભાવ લીધેલો અને એમને બહુ અર્થેરી રાખી રીતે છે એમને કોઈ પણ વસ્તુ હોય તો એમને આપણે કશું કરવાનું હું બધું કરી લઈશ ને ફક્ત મને માર્ગદર્શન કરજો થોડું આમ તેમજ પસી જશે આવો શું એમ એક શબ્દ પર તો મારી આ જેટીનું કન્સ્ટ્રકશન પચીસ વર્ષ ચાલ્યું હતું મહેન્દ્રભાઈ તો એમનો શબ્દ આવે ને મચી પડે હા આ દરિયામાં પેલું બનાવ્યું છે ને પેલું દરિયાની અંદર પાણીમાં મચી પડે સમજાય દાદા આ કુગમાં એમને કુદરતી એવી સરસ સૂઝ લઈને આવેલા તે બલભલા બુદ્ધિશાળીઓ પશાભાઈ ટ્રેક્ટર જેવા જરા કંઈક વાત કર ખુશ થઈ જાય કામ થાય અને એમના ભાઈ નરેન નગીનભાઈ દાદાના બે બંધ થાય ખાસ એ મેં પછી નગીનભાઈને ના બધા હિન્દુસ્તાન ટ્રેક્ટર કાઢ્યું એમને ગંગા બંગલો કંઈક હોય એમના મધર હતા પશાભાઈ સાહેબના કઈ પ્રગટ થયો આખો પ્રકાશ પરમાત્માનો સીધે સીધો પ્રકાશ બનવું મુશ્કેલ છે એટલે બધા કવિરા તો પાર વગર નું નથી દાદા કે છે કવિરા લેખ્યું તો આ તમને ખબર પડી કે આ છે પોતાના માટે પોતાના માટે કેવી બહુ લાભ લીધો છે અને આને ઓછા પ્રશ્નો ઓછા કર્યા તમને ત્યાં તમારે ત્યાં જૂના હે કેટલા ત્યાર પછી જમીન સાહેબ જોડે અમે એના કેટલી વાતો થઈ છે એટલે આ ઈગોમે સાસુઅે છે એ દીક્ષા મંત્ર છે એટલે વિતરાગ ભગવાન પુત્ર આજે તીર્થંકરત્વ સાથે હાજર હોય ત્યારે જ આ મંત્ર કામ કરે એ તો નહીં કરી શકે અને એમની હાજરીથી ગણધરોથી એ બીજાને લાભ પ્રાપ્ત થાય એ અર્થે એ કામ કરતો થયો પણ એમની હાજરીથી હાજરી વગર પેલા ગણધરોએ કશું નાખે છે કે કશું ના ચાલે હાજરીનું બળ બહુ મોટું છે રાધે કાલે રાધે આવશે આમાં થોડી વારમાં કે આત્માને એનું એક્ઝિસ્ટન્સ આ બધાને આજે સમજાવવું બહુ ડિફિકલ્ટ પડે છે કાલે વાત થતી છે ને આપણે તો એ હાજરી બહુ મોટી વસ્તુ છે અને વિજ્ઞાન ઢપથી અને જે માણસ હોય ને એની જે માન્યતા હોય છે એ પોતે હાજરી છે કોણ નકાર શક્યો છે નાસ્તિક છે ચાલો હું નથી માનતો ગપાનું સમજાવ પણ હું તો આવ્યો કે નહીં એને એ રીતે કહેવાય પડે પણ એને પોતાનો મૂનો સર્વસ્વ કરી નાખ્યો એ ગબ્બરે કર્યો એને પણ હું તો છે જ ને એનો વગર હોય શકે કોઈ ખરું એટલે થઈ શકે સરીશભાઈ બધું થાય છે પરંતુ આપણે આપણી જ આપણે અક્રમ આપણે સમજાય એવી ના કરાય એની હા માને એને જે ભાષા એ રીતે એટલે આ બંનેનું આજના કાળમાં આપણી શક્તિઓ રહી નથી એટલે દાદા કે ચલાવ નથી પડતી કે બીજું કોઈ સમજાવતા નથી કશું નહીં શું કર્યું એ જાણે છે કાલ પણ શું વાત પણ શું કરી શકવાના હતા એટલે આ સમર્ટ કરાવડાવે છે એટલે વસરાવડાવે છે સમજાવે આપણે સીધી રીતે વસાઈએ એવા નથી આજે વાંકા ચૂકા એટલે દાદા આપણે અંદર આપણે અંદર રહી અને પછી ઘણા વખતે કંઈક સમજ પડે છે અને અત્યારે બધા વિકાસ થઈ ગયા બધા એનો બહુ સારી રીતે મજા છે કમાલ કરી શું કોઈને દિલ થાય કેજુ એમ પટેલ આવે તો તને શું દેખાય કે કેમ ના જોશું જોશો કેમ ના તમે હા એટલે બધાને ખ્યાલ આવે ને આ બધી જ્ઞાનીઓની કળા છે અટપટી બધી હમ બધાની અંદર એમને રહેવું હોય કે એમને કોઈ સીધી રીતે લેવા દેવું જ કોઈ હજુ પહેલા આપણા શરીર જ એવા જાય અમારો કિલ્લો એવો અદભુત રાખે કશું કાગળી શું શકે જ્ઞાની અંદર નથી ચાલતું હમ આવું છે અને અમારે ફરજ ફરજથી લેવું પડે છે અમારે કારણ કે અમારો કલ્યાણ ભાવ ખરો કે નહી એને ખાલી થવો પડશે એટલે આ વસ્તુ છે કારણ કે તે વખતે મન વચન કા एकात्म भाव था ए जाजू समझी जाता hmm. जाजू गम्मे तो दूक आटल थोड़ा बहुत बो टाइम लगे आपने एक ने एक वस्तु सौ बसो पांच सौ हजार वक्त कहता है पकड़ा समझे ये आपको पुदर लेव पर अंदर ठंडक थी गई ये अमे कमाल गू कृपा कहे भित्रा को सीद्धि उतरे कृपा रग पेलो कृपा मार्ग આપણે વોસ્યા પછી એવું છે દસમા થી આગળ ના ઓકી શકાય ગૌતમ સ્વામી ને તો ભગવાન ને દર્શનતા હતી છતાં પણ એ ક્ષાય રહી નતું શકતું એમને એક નાના ભગવાન ઉપરની પ્રશસ્ત રાગસ્ત રાખ ના હોય કોઈ જાત નહીં રાગ ને રાગ જ કેવો પડે પણ રાગ નો પ્રકાર છે પ્રશસ્ત રાગ જ્ઞાની ઉપર આપણને દાદા ઉપર જે થાય છે એ પ્રશસ્ત રાગ છે બધા સમજાય છે પ્રશસ્ત રાખ એટલે એટલું નાનું પડર જુઓ કેવું કામ કરી જાય છે કેટલું પાત્રિ કેવી બુદ્ધ કેવી હતી ગૌતમ સ્વામી એ તો આપણે બધા સાત્રોમાં બધું વાર્ણ પછી આ લોકો બધાને આપણે સંપ્રદાય વાળાના સરખા રાખવા માટે જરા વિશેષ અમુક કરેલું હોય શું અમુક પ્રકારે પણ હકીકતમાં એ તો હતું જ છેલ્લામાં છેલ્લું ંગાનું રોકનારું છે જેને કહેવાય નઈ બોલો એટલે કૃપાનો માર્ગ છે ભગવાનની કૃપા તો એના પર છે એમને બતી ઓછી એવું છે જ નહીં પણ બધાને પૂતગલ જુદા છે ને શું કહ્યું પૂદગલ જુદા છે ને વાત સમજાવી એટલે આપણને લાગે આપણે દાદા પાસે જ્ઞાન પામ કર સરવારે તો નહિ બધું છે પરંતુ ભગવાન ના અગિયાર ગણધા હતા પોત પોતાના લેવલે બધા હતા ને પોત લેવલે બધા ઓકે હતા પણ આવી જશે આવી વાત છે એટલે આ જ્ઞાન અદ્ભુત એવું બન્યું છે ને એટલે હું કરી શકું આવું થઈ શકું બને બની શકે બહુ તમારા પૂતગલ ને વચમાં ના આવવા દેસો એટલે મે આજ્ઞા મૂકી દીધું છે શું કહ્યું તમારા પૂતગલ ને મેં આજ્ઞા મૂકી દીધું છે એટલે આપણો વ્યવહાર એટલે વ્યવહાર આવો સાહેબ જય સચીદાન ત્યાં આવ્યા તો મમ્મી છે દાદા જીગ્નેશ છે કેટલું કયા સિટી માંગન પછી પેલા જલાબેન ખબર છે મેટર્સ યુનિવર્સિટીશ ઇંગ્લિશ ટુ જર્મન મોટા મોટા સ્ક્રીપર્સ ને બધું જમી પણ જા આટલું કરે ને એટલે પછી એનો આનંદ બને ચાલ ગાડી અને આપણને આ બસ સમર્પણ કરાયું એટલે ગાડી ચાલુ થઈ ગઈ પણ દાદા એ પોતે જ આપણા મિત્રજી એવું થયું એમની અંદર હરીશભાઈ ના આપી તમને એમ કઈ લે છે હરીશભાઈ ચાતક ને જેવી રીતે ઉદાખે જે આખું આકાશમાં સ્વાતી નક્ષત્ર નું પહેલું જ વરસાદ નો બોંદ જીવી લે એવી રીતે તે વખત પડે એવા કેટલા હોય કેટલા આચાર્ય બધા કોણ હોય કેમ કરી ને બને અને પેલા ત્યાં ઉભા નવરાશ પડીને મળી એમને ઉપર ગઈ લાવે તો એમને નવરાશ નથી મળે તો લાવે નવરાશ એટલે બહુ આકરો માર્ગ કયો છે આક્રમ માર્ગ બહુ આકરો કયો છે બહુ આકરો ઉપર બેઠા છે અને નિશ્ચિત પડ્યા છે એ પછી ઉચક્યા છે સબળમાં પહેલું કર્યો તારે ઉચકીને છે આપણને પછી હવે તમે તમારું સભું શું સમણપન કોઈ સમજી લેજો બરોબર આ રીતે રીત આપી દઉં તમને એટલી અઘરી આપી કે બધા બહુ અઘરું છે દાદા એક એક વ્યૂ પોઈન્ટ સમજાવતા હતા કે ફાવ્યું બરોબર ચાલ વાત બીજું આ બે બરોબર છે બોલો કેટલા વ્યૂ પોઈન્ટ આપ્યા બે બધું સમજાવે કરે પછી હવે આગળ જવું બધા કેતા એ તો બહુ જ ગજવું અનુભવી પુરુષ નું કળા બહુ જીધી હોય છે આજ્ઞાની સમજણ આપવામાં તો વસ્તુ છે પરિણામ આપણને પહેલું આપી દે છે અને આવી બાકીની રીત તમે તમે પૂરી કરી લો એટલે તમારું થિયરમ સિદ્ધ કરી આપ્યું તમને શું કહ્યું આપણે પસાર થઈ રહેલા છે એ થિયરી છે આખી પસાર થઈ રહેલા છીએ અને પ્રગતિ થઈ જ બધા દરેકને પતાવી દીધી આવે તો જાણતા જ્ઞાનીઓનો વિષય મેથેમેટિક્સ નો હોય ગણિત સમજે અને પછી ગણિતની બહાર નીકળી જાય ઘણી બધું હમણાંમાં આવી જાય આખું પણ કેવું જ્ઞાન થાય પછી તો પોતે દાખલો પોતે જવાબ બધું પોતે મથલાય થોડું થોડુંક આખો બાજુ કઈ બોલ ને અરે હર્ષિત હરેશ ભાઈ આવો અરે કાલે ખુરશી આપી હતી એમ ને અરે તમારી બાજુ મજા આવી વિશે દાદા ભગવાન ક્ષમાન ભવનિધિ હેતુ શતું શત શ્રી શ્રી શાંતિનાથ શ્રી શ્રી શ્રી સતુજયેત્રે દુર્ગતિ વારે ભાવતરી અનંતી યઠામોરાય પૂર્વ નમાણો વૃષભ દેવ ધ્યાં પ્રભુપા સૂરજ કુંડ સુહામણો કવદ જીરા નાય કુલ મન વર કરૂામ જંકિંચી નામતી માણું જાય બિંબાઇ તાઇ સઈ મંદિ નિથ્યાં સબરુષ્વર પુણ્યાણ લોગતમાણમ લોગનાહં લોણ લોકપિવાણમ પચોગ્રણમ અભૈધાન ચક્ષુધરમ મકધળ શરદાં બોયદાન ધમદાન ધમદેસાય ધમ નામ ધમસા ધમવ ચકવિરમસ વેટચો માં જીનામ દેવં આમતે નામ તાયં બુદ્ધામ બોયા મુતળ મોગમ સવર્ણરમ સબદ દર્શિનં શિવા મયામ અરુ મળત મક્ખય મવબ મપુંડા અદિત કૈ સેતે કૈ નામ દેયં tham સંપતામ નમો જીનામ જીય અભય જય અય સિત્ધ જય ભવસંતી નાય કલે સંપયે વટમાન સવ્વે તિનેયં વંદામ જામંતિ ચયામ મુઠે અયે તિરીય લોયે સમવાયં તાય મંદે હિય સંતો તત્ સંતા इच्छा भी कमा संग ले जाउ जे निसिय मथिय वंदा जावंत के विसाहु भरहरवे महावीर सबवेसी तैसी पाऊं तिमियां சின்ன वीरियां नमो अंत सिद्धाचार्य उपाध्याय सर्व साधु संत होसगरम पासम पासम मन्नामी कमगणमुखम कम विसरमित्सन्निना विसर सम मंगल कल्याण आवासम વિસરપુલિંગ મંતમ કંઠે ધારયી જ્યોષયા મણુ તસલોગમારી દુઃખચરાજંતી હુસામ ચિઠ્ઠો દુરમંતો તુચ્છપણા વિહુ ફલોય નરતીયેશો વિ જીવા પાવંતી ન દુઃખદો ગચ સમતે લઈ ચિંતામણી કપાય પાવત્યજૈણ શિવાયા મરમ્ષાણમિસંતુ ઓમાસ ય તમય મમ ઉચ્ચ સેવા ભવે ભવેર નામ દુઃખ ખવ કમકાખવો ય પૂર્ણવત્યાય સકારવત્યાય સમણવત્યાય બોહિલાપ નિવત્યાય શ્રદ્ધા મેયાય દે દાવસગમ અન્ના તૌસી સણી સંખા સેન સેન ભાળું ડોળવા ની સગેણા ભમેજી પિતમ છાય સોમીય સંતાલે સોમી કેલ સંજાય સોમી દી સંતાલે હેમાય માઘારે મબકવ કાઉસલો ધાવનિંતામ ભગવાનતામ નમઃકારમ ન પારિ મિતાઉ કાંઠાણ મોય ન પાહું સીરાં છામી કમાસ્રોન ની ઉંજામ જાનસીય મથેં વંદા નમો ઓધી હંડાણમ નમો ક્ષીતાણમ નમો આયાનમ નમો વચાનમ નમો લોય સવસા હોנם બધું આવી ગયું છે આખી પ્રાર્થના છે અર્ધમાગી ભાષા અને પ્રાકૃત કે છે બુદ્ધમાં પ્રાકૃત કે છે જૈન માં અર્ધમાગી કે છે દેવ રીતે એ વખતે ગામડામાં બોલાતી ભાષા ગામડામાં એટલે ન બોલતા ના ફાવે ન એટલે સીધું આપણે તારવાઈ જીભ ગણે છે ને એટલે એ જીભ જલ્દી હજુ સ્ટેજ આવ્યું નથી એમનું અણ અણ બોલે જીભ આવે ખરી નમો નમો ખરી નમો છે સંસ્કૃતમાં નમો બોલતો ના આવે જ્ઞ એટલે છે કે ઉપર પાકવાની અંદર આવે છે જ્ઞાન ના બોલે જ્ઞાન બચ્ચું કેવી રીતે બોલે ગામડાની આ ભાષા છે બધી ના અને આ બધી ભાષાઓ એ રીતે જન્મેલી છે મૂળ તો સંસ્કૃત ભાષા છે એ દેવનગરી ભાષા છે દેવ લોકો અરસપરસમાં એ ભાષામાં એમનો બધો વ્યવહાર કરે અને તે અહીંયા આગળ બ્રાહ્મણોએ પોતાની ભાષા કહી એવી રીતે ચાલેલું પોતાનો વડલું ધબાવે એટલે આ પ્રાકૃત ભાષા છે બધા દેશમાં બધી ભાષાઓમાં દરેકના દેશની પોતાની જે ભાષા હોય તે પ્રમાણે હોય છે અમેરિકામાં અમેરિકાની ભાષાઓ હોય છે ને એને સ્લેંગ શબ્દો આપણે ચાલો જાય મોટા એટલે ચાલે આમાં મોટા જાય એટલે થોડાક સુધરે થોડા એટલે ભૂપેન્દ્ર કે પછી એવું રહે ના રહે બહુ ઓછું થઈ જાય બધી જગાએ કયા તો હમ જેવો દેશ દરેક આપણે ગુજરાતમાં કે છે ને બહાર જવાની બોલી બદલાય ક્ષેત્ર બદલાય એટલે એક જ સુરતમાં આટલું નામ છે સુરત નીચે તો ભાષા મુકામે છે તો હવે તમે પેલું પહેલા પાનાનું તો આપણું થઈ ગયું તમારું અર્પણ પહેલો વાત થઈ ગઈ બીજામાં તમે હજુ બીજા ચાર પૂછ્યા છે લઈએ આપણે બીજામાં એવું તમે કયું છે शैलेशीकरण पहला केवली आत्मा केवली करें क्रिया विषय समझा जरा टेक्निकल अमने बाशा ए, आम तो विरागु भाषा है जैनो जैन दर्शन की बात करें हकीकत विद्रागी एट आज काल में शास्त्रों में आए थे आ रीते बुध आए शैलेशीकरण एटगल न એવું છેલ્લું કરણ છે પૂદગ એની પોતાની સ્વક્રિયાએ કરીને એ સ્વયંક્રિયાકારી છે શું કહ્યું જેવી રીતે શુદ્ધાત્મા પોતાના સ્વભાવ પોતાની સ્વભાવ ક્રિયાઓ કરીને એ પોતે સ્વયં સ્વભાવે કરીને સ્વયંક્રિયાકારી છે पुद्गर, पुद्गर करीने पुद्गल स्वभाव स्वयंशील शु क्रिया शैलेषे कहू शू के પેલી જોડે જોડે પેરેલ ખુલ્લી થતી જતી જાય જેટલો વ્યવહાર આપણો શુદ્ધિકરણ પામે એટલો નિશ્ચય તો તમારો શુદ્ધ પ્રાપ્ત થયો છે પણ તમે વ્યવહારથી તમારું ઉર્ધ્વ થતા જાવ છો આપણી પૂદગરના પરિણામો ઊર્ધ્વ થતા જાય છે શું કહ્યું ઉર્ધ્વ એટલે સહજ શું કહ્યું સરળ થતા જાય છે જ્યાં સુધી જેટલી સરળતા અને સહજતા આપણા પૂદગરના મન વચન કયાના પ્રાકૃતિક જીવનમાં નથી આવી એટલું એ થોડું એનું ભારણ હોય ને એ હલકું થતું જતું જાય આજ્ઞાધર્મના જીવનથી જેમ જેમ આપણને વ્યવસ્થિત શક્તિ એ સંબંધમાં પડતા પડતા પડતા એનું પચન થાય તેમ તેમ આ થતી જ આવે વ્યવહાર થતો જતો જાય પૂદગલ સ્વભાવથી અધો અધોગામી છે પરંતુ એ શુદ્ધિકરણથી એ કુર્ધ્વદશા થાય છે આ બહુ ટેકનિકલ વાત છે મોટી અને આપણે બધાને આપણા જીવનમાં બને છે આ તો દરેકને દરેકને બને છે એટલે શૈલેષીકરણ એ છેલ્લી ક્રિયા છે એટલે આપણો આપણે આપતા પુત્રોએ એમને બ્રહ્મચર્ય લીધું તો એને છઠ્ઠો કુંસણું વ્યવહારથી કહેવાય એટલે હજુ છઠ્ઠાય છે અને પછી સાતમા છઠ્ઠા સાતમા બહુ માથા ફોટો પડે બહુ જ કરવી પડે સાતમાને સ્પર્શ થવો સહેલો નથી આ કાળમાં બહુ જૂજ થાય બહુ મુશ્કેલ છે શું પ્રત્યાખ્યાવરણ કશાયો હતા બધા જે ચાર્જમાં ચાર્જ સ્વરૂપના હતા એ પણ દાદાએ નિર્મૂળ કર્યા પરંતુ આપણે આગળ ભરી લેલા ભરી લઈને આવેલા અને એ બધા બાકી હતા એટલો ભાગ આજ્ઞાધર્મથી આપણા માટે રહ્યો એટલો એટલે હવે મહાત્મા માટે આ શુદ્ધ આત્મા છું શું કહું આજ્ઞાધર્મ કહેવાનો મતલબ આજ્ઞા અને આજ્ઞાધર્મમાં ના રાખે એવા આપણા જીવનના પરિણામો એમાં આપણે તપ આવે એ તપમાં પસાર થવાનું આપણે શુદ્ધ આત્મા ભાવે છે તપમાંથી પસાર થવું પડે એ થવાય નહીં બઉ મુશ્કેલી છે એટલે દર્શન તો ખુલ્લી છે શ્રદ્ધાનો પરંતુ જે વ્યવહારમાં શ્રદ્ધા બોલાય છે જુદી રીતે છે સમજાવ્યું એ દ્રષ્ટિ ઉપર જ જાય છે એટલે મહાત્માને આજ્ઞા ધર્મ રહ્યો અને આગળની બધી ભૂલો કરી જા કરી દો પછી પછી દાદા મારા માંથી તમે કરી આપો ને કોઈ કે નથી થતું આજ્ઞા પાડ્યા પણ એમાં કે પ્રશ્ન આવેલા છે એ તો થાય બધું બને એટલે હવે આપણે આપડા ઊંધાને આપણે ઊંધું કરી નાખવાનું આગ શું કહ્યું એક ચોખાના કેટલી જાતની વેરાયટી વાનગીઓ થાય એવું એક વિધિ છે એટલે આપણે અતિ એટલે બહુ આઉટ નીકળી ગઈ અતિક્રમણ ક્રમ શબ્દ એ કુદરતી નિયંતી એટલે કુદરતનો જે પ્રવાહ છે એને લાગુ પડે છે માણસ જન્મમાં જ હોય છે અને આખા જ્ઞાન હોય કે ના હોય વસ્તુ દરેક માણસ હોય કુદરતી પ્રવાહમાં છે પરંતુ એને આ લોકોને કઈ આધાર જોઈએ કશું લેવાનો એટલે પ્રહાર અને દઉ સારી ભાષામાં આપણે જૈન ધર્મ નિયતિ આવું બધું ચાલ્યા કરે આ દાદા લેવો પડે કઈ નો કઈ શું માત્ર માણસ કઈ નિયતિ એના હાથમાં પકડી ગયા છે એટલે ગમે તો થતો હોય તો ઊંધો થવાનું બધું એની પસંદ આવી ગઈ ઊંધો થાય તો પછડાય કરે ચાલ્યા જ કરે એટલે દાદા ભગવાન કહ્યું છે સામુદાયિક કારણો તે બધા એટ એ ટાઈમ જ્યારે બધા સંયોગોમાં એ થાય તારે જ કાર્ય થાય નહીં તો થાય નહીં એને ટાઈમિંગ શબ્દ આપ્યો શું કહ્યું એ ચાલ બહુ મુશ્કેલ છે એટલે સામુદાયિક બેઝિકલી ચાર છે જ દ્રવ્ય છે મેટર છે એ ભાવ પણ છે અને દ્રવ્ય ભાવ વ્યવહારમાં કયો પાછો આ ચાર છે એટલે આપણા જીવનમાં બધું મન વચનકાર બને બધા અનુભવ બધા નીકળ્યા છે બધું હોય પણ અમે કહીએ પણ અમે જાણીએ કઈ વાંધો નહીં જરા આવશે સમજાય છે એટલે આપણે જ આપણા માર્ગને આપણે બ્લોક કરીએ છીએ તે સમજાય તો બહુ ઊંચું સારું કહેવાય વ્યવહાર બહુ આવે છે પ્રતિકમણ કરીને કરીએ છીએ ત્યાં એટલે આપણે કોઈના હપાડા માટે પ્રતિકમણ કરીએ છીએ પોતાના માટે કરીએ છીએ કોઈનું હપાડવું નથી કોઈના પર નથી ચડાવતા કોઈનું હપાડવું આપણા પર ચડતું નથી ને પછી એટલે શૈલેશીકરણ બહુ મોટી ક્રિયા છેલ્લા છેલ્લી હકીકત માં આપણે મહાત્માઓને આજ્ઞા જન્મ મૂક્યા અને શુદ્ધા પર પ્રાપ્ત થયા પછી આપણે એક શ્રેણી મંડાય છે શ્રેણીમાં આવી જઈએ છીએ એ શ્રેણીનો ભાગ છે ને બધો જ એ આગળનો ભાગ છે બધો પરંતુ આપણો તો વ્યવહાર બાકી રહ્યો છે એટલે જ આટલી વસ્તુ છે બાકી સમજણના ભાગમાં તો આ બધું છે ઓલરેડી તમારે એઝ એ થિયરી એઝ એ થિયરી પણ થિયરીની રીતમાંથી પસાર થવું પડે છે આપણે થિયરીની રીતમાંથી પસાર થવું પડે છે સમજરમ આખું આપી દીધું હાથમાં કારણ કે થિયરમ લાઈવ હોય ને તમને થિયરમ આખું મળે જ નહીં તમને મ માટે બહુ માથા ખોટું કરી વિદ્યાબેન આવું અચ્છા દસમું પાર કરે બારમા નજીક જાય છે આપણને બારમું પ્રાપ્ત થયું છે નિશ્ચય થી પણ એનું પેલું ચરણ થયું છે અને દાદા બીજા ચરણ છે આપણને એક જ સ્ટેપ નીચે રાખ્યા છે પણ આપણું જે સ્ટેપ છે પેલી રીત બાકી રહી ને ઘણા બધા છે પાછા એટલે અમે એ થઈ અને બીજા પગથિયા નજીકમાં પહોંચી ગયેલા પણ અમે એનું એક શેડ નીચે ખાઈએ અને અમારી ઉપર હોય એટલે ઘણી વખત અમે કહીએ કે તમારે અમારા પર પગ મુકીને દાદા જોવા જોઈ લખો જેમ કરી જશે ને હાથમાં આપવું જોઈએ બાકી નજીક છે દાદા કોઈને આપણને આગળ રાખ્યા નથી બહુ જોડે ને છે મોટો અપવાજ છે બે વર્ષ તો બ્રાઝિલમાં રહ્યા હતા વેસ્ટિંગ હાઉસ તરફથી એમને પ્રોજેક્ટ હતો ને એમને મૂક્યા હતા એમાં આ તો કઈ ખોરી જ કાળે બિલ કરવું તો એને મારે સ્પેનિશ ને શું કરવું સોરી એટલે એનું ઇંગ્લિશ બહુ પાવરફુલ ને પાછું તું તારું તો બોલતો તારું બહુ ભાઈ આવું બોલવાનું આ બોલ ને આવે તું તો બોલી ક્ષત્રિવાળી બોલતો છે આગળ આવી જ રાખ એટલું કરવું જોઈએ જય સચિદાનંદ અને મને ત્યાં આવું છે પણ મારી કન્ડિશન સારી નથી હું આવા ટ્રાય કરીશ મારે ડોક્ટર પાસે જવું છે અને હું ટ્રાય કરીશ આવવા માટે તું ટ્રાય કરીશ ને એટલે તારે આવવાનું થશે એક વખત અહીં આવી જાય તારે બધું સંભાળી લઈશું બધું જતું રહેશે મેં કહ્યું કે દાદાજી એને કૃપા અમે નામ પાડ્યું એટલા માટે કારણ કે એ લોકો અમે દેશમાં ગયા ને તો ભાષા મને આવડે નહીં દાદા ત્યાંની અને એટલી બધી હેલ્પફુલ હતી એ એટલે મેં કીધું આટલું બધું નેચર આ મારું કંઈક કનેક્શન લાગે છે એની સાથે મારે હોસ્પિટલમાં બી જવાનું થયું હતું એટલે એનું નામ કૃપા પાડ્યું કૃપા અને પછી રજૂ સાથે કામ બી કર્યું એને હાયર કરી એટલે એનું ઓફિસમાં થોડો વખત એને કામ કર્યું પણ તમારા દર્શન બહુ જ એટલી બધી વ્યાકુળ થઈ રહી છે પૂછવાની વાત એનો એક સ્ટોર હતો અને એને કઈક વેચાતો નતો ને બહુ વખત તો એના ત્રિમંત્ર સમજાવ્યો કે આપડે મોલમાં ત્રિમંત્ર બધા બોલી આવીએ એટલે અમે બે ગયા એ મંદી ગઈ અમે ત્રિમંત્ર ત્યાં બોલ્યો યા બોલા બધું આવશે પાછી એટલે એને બઉ ભાવ હતો મારે એમની જોડે ફરવું છે શું છે કે ત્યાંથી કહ્યું હતું મેં એને કહી રાખ્યું હતું કે અમે અહીંયા છીએ આટલું બાર મળે એને પણ આવું થઈ ગયું પાછું આવશે આવશે ખરી એમને મળી દા તો પહાડવાળા નહીં કે કેટલી સાયજ તમને મળ્યા તારે તમારી ઓફિસમાં સાઈડે સાઈડ પાસે વર્ષ વર્ષ અત્યારે પાસે પાસાડી તો હશે નહીં પાસે બોલો હમ હવે એને કઈ ભાષામાં બુક્કી મળી બુક્કી બીજું કે ભાઈ બહુ મોટું નામ છે પણ શોર્ટ બુક્કી થઈ ગયું મને મળી લીધ અને નાઇજીરિયામાં એનું જે સ્લમ જેવા એરિયામાં આપણી ઇન્ડિયન આપડી ભારતી બેન કરીને ભારતી બે નહીં આવે ચાલો તે આંધ્ર છે એટલે ડોક્ટર જયરામ કરી નતા એની વાઈફ પણ એ લોકો ત્યાં હતા અને આ સિવાય એવા જગ્યામાં રહેતા હતા અને ઘર મળી ગયું હતું અને બુદ્ધ આપણે પેલું સાંઈબા સત્ય સાંઈબા બધા માને લોકોની ભક્તિ ચાલ્યા કરતી પછી તો જ્ઞાન બધું થયું અમારા મિતેશઈ બહુ ગયા છે તે ત્યાં આગળ આ એરિયાની આ તે બધું હેર કરતી હતી પેલી મોટું નામ છે એવી થોડીક પડેલી છોકરાઓ બધું એને અમે કયા ત્યારે ભારતીય તો જાણે જ નહી પરંતુ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનો ગ્રુપ છે અને કે અમે ઇન્ડિયા એને ઇન્ડિયા ઓલ ઇન્ડિયા વિમન્સ કોમન કોન્ફરન્સ છે ને ત્યાં એને કનેક્શન હતું ઈલાબેન ભટ જોડે પણ સાઉથ ઇન્ડિયામાં ક્યાંક હતી મને લાગે છે હૈદરાબાદ એનું ઓલ ઇન્ડિયા વિન કોન્ફરન્સ હતી ને એટલે એને ઇન્વિટેશન મળ્યું હતું આવી એટલે આઈ ને એનો ખર્ચ કરવાનો પણ પછી આવે એટલે સંભાળી લે આવી બધું કરી પાછું કરી અને શોધતી શોધતી વડોદરામાં દરવાજા ને આગળ ખે છે કેવી પડ્યો હતો તું કઈ આટલું બધું હોય કોઈ જોડે હતું આઈ ગઈ આવી જ્ઞાન જોઈ જ છે મધુર એના માટે પછી સ્પેશિયલ કિલપુરી જ્ઞાન વિધિ ગોઠવાય ખરું કે નહીં આથી એકદમ ભાવ થયો તો મને સાંભળ્યું છે કે દાદા ભગવાન એ જન્મ્યા છે મેં કોઈ લઈ જવું ચાલતા જવું છે વડોદરા કેલંગપુર જતા હતા ને તે અત્યારનું તરસાડી તો સીટી થઈ ગયું છે હવે મને તો દાદાનું ઘરનો ટેપડો બધું બદલી ગયું છે એકબીજા ગાય બીજે પૈસી ગઈ પછી પાછો બહાર આવ્યો એના પહેલું પેસા એવું જ છે દાદાનું એટલે પછી એ જડ્યું પછી ગયા એને જોયું એને એટલા ભાવથી વિચારીએ બહુ એ કર્યું ઓરિજિનલ ઓડ્યો દાદા અહીંયા જન્મ્યા આ જગ્યા જગ્યા એમ જ રખાય છે એમને હચવાઈ રખાય છે જગ્યાશ જગદીશભાઈ એના એના ભાઈના ભાગમાં આવ્યું ને એટલે કામ તો બનાવી દીધું પણ એટલો ભાગ જૂનો રાખ્યો થોડો એટલો હમ એ બુખી બુખી ત્યાર પછી ક્યાં ક્યાં ફરી બધી ગઈ હવે એમાં ભાષા ક્યાં નડી જોવા જવું અનુભવ કર્યા એટલે આપણે ભાષા પ્રોબ્લેમ હોય શકે જ નહી મહાત્મા હોવું ઘટે વાત છે સીધી વાત છે સમજે પણ આપણે હું જાણું છું આપણે આપણી ભાષામાં વાત કરવા જઈએ તારે તકલીફ થાય છે મોટી આપણે એની જોડે એડેપ્ટ થઈ જવું પડે છે બધી જ રીતે સમજે એ કરી શકાય અને ઇંગ્લિશ તો આજે કોમન લેંગ્વેજ છે જ ને બધા આમથી થોડીક ભાગ્ય તૂટી બોલે તો પકડી દેશે લોકો નથી પકડતા એટલે સ્વયંસીકરણ એ આપણે એક કે બે અવતાર રહ્યા એટલે છેલ્લા અવતારમાં જ આવ્યા અને છેલ્લા અવતારમાં પણ જે આયુષ્ય મળ્યું હોય શરીરનું છે એના પછી શરીર હોતું નથી ત્યારે એ છેલ્લી દશામાં જ આવે છે વ્યવહાર સુધી થતા થતા થતા શૈલી શિકરણ એટલે બારમા ગુણસ્થાન નું દાદાનું બીજું ચરણ છે એ ચરણ પણ પછી તે વખતે પાસ થઈ અને सहयोगी क्योंली प्राप्त क्रियाल कलाक गौतम स्वामी भगवान जबरदस्त विषाद कशु ने भगवने कशु कर समझी गया छो समय आ અને મારાગ છે એક કામ કરો દસ માઇલ પર છે પેલા વૃદ્ધ બ્રાહ્મણ છે એમને બોધ આપ્યા આવો ગયા તમે દેખના ચાલુ થઈ ભગવાનની ફોર્ટી કન્ટિન્યુઅસ નોન સ્ટોપ નોન સ્ટોપ હમ એનું આખું શાસ્ત્ર રચાયું ઉત્તર અધ્યયન ગણતરો પ્રશ્ન પૂછ્યા હતા સ્વામી ને એના ઉત્તરો આવ્યા અને એમાંથી એ પાંચમું અંગ છે જેને પછી પાછળ અને દાદા ભગવાને એક ફાઇલ શબ્દ મૂક્યો ને એ આખું સૂત્ર આવી અને હિસાબ શબ્દ મૂક્યો એટલે કશું એમાં અંદર ઉતરવાનું એક મૌલિક શબ્દ છે બધા અંગો ને બધું અંગ બાહ્યવિષ્ટ બધું આવી જાય સાહેબ જ્યોતિ બોલ તમને અનુભૂત થયો તારાબેન અહીંયા કેટલા શાસ્ત્રો વાંચ્યા સાચું કહે છે એ તો એનો અવાજ બહુ સરસ છે મોટો તારું બે હેમા આપે ને બોલવાનું હેમા કેમ તું કહીશું એના સહોમાં જકે હચ્ુ ગઈલે શરૂઆતમાં તો જોઈએ મોટાથી બોલ છે આબર જો બધા શરૂઆતમાં હા જુઓ શરૂઆતમાં બુદ્ધિ હોય આ હોય જસકે હોય જસકે એટલે પછી મારા જાતે જોવું તો કે શું વસ્તુ છે સાયન્સ કઈ જગ્યાએ પકડું મારે કાકે શ્રદ્ધામાં શ્રદ્ધા બેસે નઈ કસી લોકો સાયન્સ પર બોલાવા એટલે પછી નવ નવ અક્તવાદી હાતર પ્રથમ આગા સુધીમાં જાગીને વાંચી ચાલીશ એટલે નિયમ તમારી પાસે કેમ કહો દે હજુ શીખીએ છીએ બુકમાં તમારે વખાણ કરવા પડે શુદ્ધાત્મા પોતાના સ્વભાવનું શૈલેશીકરણ એટલે બધું છે ખલાસ થઈ જાય છેલ્લું બાકી વ્યવહાર બધું પૂદગલ ચોખ્ખું થઈ જાય સવામાં આવી જાય અને બે હજુ કરે કયું ગામડા વ્યાપ શુદ્ધાત્મા એ ત્યાં શુદ્ધાત્મા જ પદ છે એ આપણું એટલે આપણું શુદ્ધાત્મા પદ મળ્યું છે એટલું બધું અદભુત છે એ વસ્તુ એટલે સિદ્ધ ભગવંતો સુખ અહિયાં ચાખ્યું છે એની સિદ્ધતા પ્રાપ્ત થઈ છે એ બીજ પડ્યું છે એટલે સિદ્ધતા આખી ખુલ્લી થતી જાય છે સમજાયું કે નહીં આ વસ્તુ આત્માની કેવલી સમુદઘાત કે છે સમુદઘાત એટલે જયારે શૈલેસીકરણ પે આખું ગુણસાણું હોય છેલ્લું આવે ત્યારે સમુદઘાત એવો થાય સમુદઘાત એટલે તે વખતે એ બધું જ ખરાશ થઈ જતા કેવળ ખુલ્લું થવાનું હોય તે વખતે એક ગુણસ્થાન જેટલો સમય ઉપરના ટોપ મોસ્ટ દેવલોગતીઓના છેલ્લા ને પણ એટલા પણ થાય એટલો એક જન્મ અને આ વસ્તુ બધા વખત એમ છે એ સિવાય બ્રહ્માંડમાં કોઈ સુખ સુધી મહાત્મા સુખમાં માલ્યા કરાય હવે સમજાય છે એટલે એને જુદું દેખવું દેખી જણાવવું સમુદગાતુપત એટલે જોવા જાણે કે સાથે પેરાડલ થયા કરતી હોય સમજે વ્યવહાર આવ્યો તો ક્રમ બને એને તો નહીં બને એમને તો પેલા કેવળમાં કેવળ સ્વરૂપ જ હોય એટલે ઘણા જૈનો નહીં પ્રશ્ન થાય એ કેવળમાં શું હશે કેવા હોય બધું થાય કેવળ હોય બે ભાગો એ આખો ઘન સ્વરૂપ થઈ ગયેલો ચેતન ચૈતન્ય ઘન કે છે ઘન સ્વરૂપ થઈ બે ભાગે શરીરમાં બે ભાગે એક ભાગ આખું દબાણમાં નથી આવ્યું પણ પેલો પૂતગર ભાર આવ્યો છે ખુલ્લું થતું જાય ધીમે ધીમે એટલે કે વ્યવહાર હળવો થાય કહીએ છીએ તમને વ્યવહાર હળવો થાય આપણે એને હળવો થવા દેવો પડે જોર પડે જ રાતો આમ આમ ચકર રહેવું પડે ચાલુ ગાડીમાં જોડે બેઠા હોય તો પેલાનું ઝુકો થાય આગળ બે જવાબદારી છે ને તો અમે બહુ નીકળ્યા છે એમાંથી આ પચીસ છવી વર્ષ અમને લઈને પહેલા જ વર્ષે ફરી તાર મારે તો વસંતભાઈ સાહેબ અને પડદો પેલો ભારે નીચે પડે ને અને હું એને અધર રાખ્યા કરું એ મારે ચાલે અડધો પોણો કલાક નીકળી જાય અને પછી બહુ ચાલ્યું અને તાર પછી અત્યારે દાદા જોડે તા મારે બચપોન દેખવાનું હોય અને દાદા જોડે એટલે મારે મેક્ઝિમ જગ્યા દાદાને જ આપવી પડે કે બચપો દેખવું વર્ષોનું વર્ષો ચાલ્યું હ ચલા બીજા છે જ્ઞાન પાંચ પાંચ નંબર બસો નવ Gnana Pacha Vagna Ma Gnana Pacha Gnana Diksa Kula Pora Mokshama Gnana Diksa Kula Pora Mokshama ચવાસન ઉભે જગત ખતમ ચવાસન રતમ ઉભે જગત ખતા ખે રાગ દેશે જગત ગામી બાચે રાગે જગત ગામ જ્ઞાન પાછલા કહ્યું તેજ ચોચી આવે ગયા माती आले गहाळ वरगी पडेल परबौ संधिक पीविधाम वरगी पडेल परबौ संधिक पीविधाम ज्ञान पाचेनामा ज्ञान पाचेनामा ज्ञान पाचेनामा मारु कयु तेज तो कोषी तो क्यों वासिया बेगाड़ा मां मात्र समय संसरण बुद्गनुनि अगामां मात्र समय संसरण बुद्गनुनि अगामां तुम बिन ए जे चता गाट बनेगा मन सोए होए તો What's the war? શિષ્ય પી છે જ વિષભ જ્ઞાન પાંચ આજ્ઞા મા જ્ઞાન પાંચ આજ્ઞા જ્ઞાન પાંચ આજ્ઞા ના જ્ઞાન પાચરા સર્વ અંકરાય પુટ સીતાુટ સીતા ણણ ણણ ણણ tera naam hi lete master prat gadavade che he ma deva asya prat gadavade che nik પ્રકૃતિના ગુણ જુદા ભીના ગુણાત્મા પ્રકૃતિના ગુણ જુદા That's the sun that's it, ta-ta-ta That's what I'm saying That's the sun that's it, ta-ta jane moktaatma gane garive jare jo આપણી અંદર સર્જાઈ રહ્યા છે સમજાયું કે ન થાય અને એટલા માટે કહેવામાં આવે છે કે એક જ વખત આત્મા થઈને આત્મા બોલ્યો તે સર્વ સમય માટે આત્મા થઈ ગયો એક વખત એક સમય માટે પણ સમય કહ્યું છે ઝીણા ઝીણી વાત અને પ્રમાણ છે શાસ્ત્ર નો છે બધા એટલે આજે સાંપ્રદાયિક ચર્ચીમાં વાત કરવા જઈએ તો કારણ કે એમનું બધું ક્રિયાકારક પણ કરીને એટલા બધા થઈ ગયેલા હોય ચોક્કસ પાકા એમને જલ્દી જચે નહી આ વાતો બધી અને ત્યાં જચાવવા માટે હું માથાકૂટે નહીં કરીએ આપણે સમજ્યું આ તો સીધા સાધા હોય કલ્યાણ ભાવના એ બ્રહ્માંડી હોય શકે છે શું કહ્યું પણ વ્યવહાર નિમિત્ત ભાવ નિમિત્ત ભાવ એની મર્યાદાઓ છે ભાવના મર્યાદ હોય શકે છે શું કહ્યું એટલું સમજી ગયું જ્યોગ્રાફી કેવાય આપણે આપણી જ્યોગ્રાફી આપડે માણવાની જોવાની મને જ્યોગ્રાફી બહુ લાગતી હતી હાચું બોલ લીધે બધા બહાર આવ્યા છે હરીશભાઈ એમ નથી આવતા તમે જો વાત કોઈ પણ શબ્દ જોશો તો બોલે ખરા પણ એ આવે છે ડિસોલ્વ એમાંથી બોલા કરામ છે હવે ભગતભાઈ તમે પૂછ્યું છે બાકીના ત્રણ આપણે આમ તો સત્સંગમાં આવી ગયા તણો બીજામાં છે કેવળ થયા પછી વ્યવહાર હોય ત્યારે આત્મા હોય એવું તમે કહો છો સમજો ત્યારે જ્ઞાન ઉપયોગ હોય છે એટલે કે પોતે પોતાને જાણ્યા કરે અર્થાત કેવળ સ્વરૂપ જ હોય અને વાણી પણ એમનું અતિશય સ્વરૂપ ભાગ છે એ પોતે નથી ઉચ્ચારતા મતલબ કે વ્યવહાર સામાન્ય ભાવે એમના કેવળ દર્શન કરે જાણ્યા કરી જાણ શું હોય કેવળ પણ કશું જ નથી હોતું જોવા પણ જાણવાનું મન ને કેવળ સ્વરૂપ થઈ ગયું એ યુગત હોય છે બધું પણ જયારે કોઈ વ્યવહાર દર્દન પ્રશ્ન પડે ને ત્યારે વ્યવહાર થી આવે એટલો એટલે ઉપયોગ એટ એ ટાઈમ બે જગ ના રહી શકે દર્શન કે વ્યવહાર જ્ઞાન એવી રીતે ના રહી શકે પણ કેવળ દશામાં બે સાથે જ હોય પરંતુ પેલા અતિશય સ્વરૂપે બધાને કામમાં લાગે છે બીજું કશું નથી એ પોતે પોતે કામમાં આવતા નથી અતિશય સ્વરૂપે એ અદભુત છે એક જાતનું મનુષ્યનું પૂદગલ આટલું જનિત પર જોઈ શકે છે ભાવના જેવી એવું પરિણામ ભાવે ભાવના ભાવ હતા અને આપણે જીવ અખંડ તીર્થ ચાલે છે ઘાસમાં પુણ્ય બંધાય ને પુણ્ય તો બંધાય ને ગમે તેમ આત્માના નામ જાય છે एक इतले इस उतरी आई तर स्कंद, स्कंद शक्ति हो परमाणु स्क जुदा परमाणु क्यों आधार हो स्कूल એ સ્કંદ કુદરતી છે સ્વાભાવિક છે એને શૈલેશીકરણ કરે છે સમજાય ને એટલે સ્કંદ શુદ્ધા નથી પડતા પણ સ્કંદ પરમાણુ બને છે પરમાણુ દેખાય છે એમને અને સ્કંદ પણ દેવ સાથે હોય છે વાત સમજાય સ્કંદ હોય નહીં અને જીવ કોઈ પણ જીવનું દ્રવ્ય સ્વરૂપ બની શકે નહીં એને બિલ્ડિંગ બોક્સ છે ઓરિજિનલ શું બિલ્ડિંગ બ્લોક્સ કારણ ભાગમાં છે એટલે બહુ સૂક્ષ્મ છે એટલે ચાર્જ કહ્યું જે સૂક્ષ્મ બહુ છે સૂક્ષ્મ એમાં એ સ્કંદો કુદરતી છે તે કુદરતીપણે એનું કુદરતીપણામાં એમનો સ્વભાવ અંદરથી પોતાનો હું પણ એ સ્વભાવ જેવા પ્રકારનો હોય એ પ્રમાણે પૂતબલો આવે અને હું પણ છૂટું પડ્યું અસર હું પણ અસર થઈ ગયું અને બાકીનું પૂજગલ રહેવું ને ત્યાર પછી એ ક્રિયા ચાલુ થઈ જાય છે એટલે સ્કંદો એના સ્વભાવ આવતા જતા જાય છે રૂપના સ્પર્શના બધા ચારે એ બે ચારે પ્રકાર છે એ ચાર પ્રકાર હોય નહિ તો શરીર બંધારણ થઈ શકે મનના લેવા એટલે બંધારણ થાય છે એની જોડે વાંચા હોય છે અને કાયાનું પણ બંધારણ હોય છે પણ એટલું બધું સૂક્ષ્મ હોય છે બહુ સૂક્ષ્મ હોય છે કે ગર્ભમાં આપણે કન્સિલમેન્ટ થાય છે જે દર્શાવે એ ટાઈપનું હોય છે પણ આ તો કંઈક સ્થૂલ આવ્યું હતું ગર્ભમાં કન્સીલ તો સ્થૂલ બન્યું સુ ક્રિયા બની આખી પણ પીલા ફિલ્ બહુ બહુ જૂનું છે એટલે કોઈને પકડી શકે નહીં કોઈના પહોંચી શકે ત્યાં આગળ સમજાય છે બિલ્ડીંગ બોક્સ છે કારણ ભાગમાં છે એવા કારણોમાં ફસાઈ પડેલું એને નીકળવા માટે એને આ ગ્રોસ માં આવવું જ પડે સુક્ષ્મ એટલે પછી એનું બધું હિસાબો હોય છે બધી ગૌશો એવી વ્યવસ્થા હોય છે બહુ પાકા હોય છે વ્યવહારની કોઈ કાચું હોતું નથી કાચું પડ્યું હોય તકલીફ થાય બધું દાદા એને કહ્યું ચણિયા ચોક્કસ ફાઉન્ડેશન એવા મજબૂત રાખ્યા કરાય આવું એટલે સ્કંદ છૂટા ના પડે સ્કંદ સ્કંદ પડે પણ એના પરમાણુઓનો બનેલો છે પરમાણુ એમને કેવળમાં બધા પરમાણુ દેખાય ને સ્કંદે સાથે સાથે દેખાય સમજાવ્યું સમજાવવું મુશ્કેલ છે ટેકનિકલી પરંતુ આપણે દ્રષ્ટિ આપણી પાસે સમજી શકીએ આપણે ખ્યાલ એ સાક્ષરની ભાષા છે આ પોતે પોતાની મેળે ભેદ વિજ્ઞાન કોઈ પણ ગુણસ્થાનમાં કરી શકે ક્યારેય ના કરી શકે ક્યારેય ના કરી શકે અને સા સારો જૈન સમાજ આપલે અહીંયા છીએ એટલે વાત કરીએ બહાર ના કરાય આચાર્ય સાહેબ સુધા આજે જે છે તે સંઘના બધા પ્રમાણોથી પહેલા બહાર ના બોલાય અહીંયા છે તો તમને મળ્યું અને એને ગુણસ્થાન કહ્યું મિથ્યાત્વ કારણ કે એમને આ જીવનમાં જીવન જીવાય છે મિથ્યા સ્વરૂપ લાગે છે એટલે ગુણ માં આવે ગુણ ખુલ્લો થયો અને મિથ્યાત્વનો ગુણ ખુલ્લો નથી થયો એને શાસ્ત્ર એટલે જૈનોની ટેકનિકલ ભાષામાં એને અભવ્ય કહી દે પણ અભવ્ય જેવું હોતું નથી કોઈ દિવસ નથી શાસ્ત્રી ભાષા છે એને દુર્ભવ્ય કે ભગવાન એટલે અભિવ્યક્ત હોય શકે કોઈ માણસ થયા પછી એટલે કોઈ દિવસ પોતે પોતાની થઈ શકે નહીં એ ક્રમમાં કોઈ કે અક્રમ છે બંને જગ્યાએ કોઈ ન એટલું છે કે વ્યવહાર વ્યવહારથી શુદ્ધિકરણથી પોતે અહંકાર અહંકાર થી પોતે શુદ્ધ થતો જતો જાય પરંતુ શૈક્ષિક શુદ્ધિ ચાલ્યા કરે પણ એમાં મેલ ઓછો થતો થતો થતો બની શકે છે એટલું વ્યવહાર થાય છે આગળ થઈ શકે બની શકે એ માર્ગ છે આખો અહંકારથી અહંકાર ચોખ્ખો શુદ્ધ કરવાનો અને અહંકાર એકદમ શુદ્ધ થઈ જાય એટલે કાંટો ફરીને આવી ગયો અંદર શુદ્ધાત્માહંકાર નો થાય છે અને હંમેશા છે એમાં આજે અજ્ઞાન કોઈ જ્ઞાન શુદ્ધાત્મા છે જ પણ એ જાણતો નથી એ પોતાને જાણે છે કે ના હું તો અશુદ્ધ છું હું તો પાપી છું સારા સારા લોકો આવું બોલે સમજ બને બને બને વિચાર જીવો ને પછી બહુ વિચારથી થાય નહીં એમાં તો નિમિત નિમિત્ત પછી રહું છ ક્યાં આપણે શાસ્ત્રો બહુ કહ્યું છે અશોચ્યા કે સમજાય ભગવાને સમજાયા છે અમુક ભાષામાં એક વચન માં અને લોકો સમજા બહુ વચનમાં પોતાને પોતાને એટલે તકલીફ થઈ છે મોટી ભગવાને વ્યવહાર કરેલી વાત નિશ્ચયમાં લઈ ગયા નિશ્ચય મૂકવું તો સમજ્યા અમે જ્યાં છીએ એમ કહ્યું ને એનું પછી એમાંથી સાસો રચે આ બધા એટલે આ એમ બધું આવી જાય છે એટલે ક્રમિક માર્ગમાં બારમા ધૂસ્થામાં આવેલા અને માર્ગમાં ના આવી શકે બારમા પણ એ પણ ભેદવિજ્ઞાન માટે જ્ઞાની ભગવાન એટલે કહ્યું ભેદવિજ્ઞાન તો થાય જ નહીં દસમા સુધી જ જઈ શકે છે ક્રમિક આગળ જઈ શકાય આગળ જવા માટે અને ભેદ પડી જવા માટે ભેદ એ એ લોકો એટલા બધા ચોખ્ખા એટલે એમની પણ શક્તિ બહુ સારી હોય છે પણ જો થાય બારમાની દ્રષ્ટિ પડે ને ઉચ્ચકી જઈને એટલા તૈયાર થઈ ગયેલા હોય છે પણ આ બહુ રેરું ચાતકના પક્ષી જવું છે મહા મુશ્કેલ છે મહા મુશ્કેલ એટલે મોક્ષ માર્ગ એની બહુ હરીશભાઈ જન્મ એ વાત જુદી કૃષ્ણ ભગવાન વાસુદેવ ના દીકરા જન્મ એ વાત પણ એ સમજી ગયેલા હતા સમજી ગયેલા હતા સમજાયું ને એટલે વસુદેવ સમજી ગયા વસુદેવ કોણ પરિણામ હું આ બધાનું ભરવું હરકું ફરવા જાઉં છું તો મારે મગત દુઃખ આવતું નહીં અને મને આજે બધાનું પૂજ્ય થવું એવું મારું એવું અવતાર અને આજે કૃષ્ણ ભગવાન ભારતમાં તો છે જ પણ વિશ્વમાં પણ એમને પૂજ્ય ભાવે દેવાય છે આપણે જાણીએ છીએ બધા વાસુદેવોમાં મુખ્ય છેલ્લા સારી રીતે હવે હિન્દુ ધર્મમાં રામદેવ વાસુદેવ કહે છે હકીકત લક્ષ્મણજી વાસુદેવ છે પરંતુ બધાને ધર્મમાં રાખવા માટે રામને માનનારાઓ રામમાં આવું બધું છે કૃષ્ણમાં માનનારું કે કે રામ તો મજા લેવા તા અમારા પુરુષોત્તમ તો આ જ છે અમુક આવડે છે બધી પશુમાસિ હા તો સાહેબ કે जयरे जयरे करो छो मत परिश्री साहेब अमार बाहर तेरे लगे ते हमारी बात करो जरा रहा <laughs> <laughs> मजा छे खुलाम खुद कर मजाला ज्योतिबेन तब फाईज गए नहीं સરજી આપતો બોલાવો એક જ પત્ર તમ તો તમારું તો આજે નીકળી જ નહીં અમારા કવિ છે ને દરેક જગ્યા એ તૈયાર થઈ ગયેલા છે મન 60 160 160 સવારે સવારે મંદિરનો મેલ પાછળ જ ભગવાન મંદિરનો વાઘ પર તમને આરામની જરૂર છે એ આ છે કે હે એ છે તમે કહો હે આપણે બોલ્યા શું ચલો જય સચિદાન નગર ગલી શેરી ચૌકે નગર ગલી ગુંજન કજના જ नवीन वर्षानि जगत करती नवीन वर्षानि उत्तम रसकसपम उत्तम रसकसपम मातृभूमि सुफलाम मातृभूमि सुफलाम नगर गले Sheree Choote Nagar Kari Sheree Choote Gunjanay Kajnaam Gunjanay Kajnaam Gunjanay Kajnaam Jai Dada Bhagawan Jai Dada Bhagawan Jai Dada Bhagawan Nav Tarchan Tari the કદલા જય ગાધા ભગવા જે મિં મિં મિં હસી se bhi jay jay jai jai karo dad bhagwan na jai jai karo dad bhagwan na asin jai jai karo dad bhagwan na jai jai karo dad bhagwan na asin jai jai karo dad bhagwan na asin jai jai karo dad bhagwan na asin jai jai karo ભગવાન ના શિવ જય કાર ભગવાન ના શિવ જયકાર હો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 mandir jaykar nada bagwan na ase bhaje jay